માય સોલ કોઈ સોલ ને તમે બે જુદા આ રહેવું હોય તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે અને આ જુદું જુદું રહેવું હોય પરમાનન્ટ છે એમની જે માય હતું એ બધું મને આપી દીધું એટલે પરમાનન્ટ દિશા લઈ ગયા પરમાનન્ટ આપી દીધું બધું બધું આપી દીધું બધું આપી દીધું સમય આપી દીધું છે દુઃખ નહી ચિંતા થાય બે લાખ ના દવા મળવા એક ચિંતા થાય ને અમારી બે લાખ નો દાવો મળવો ગયા પછી બહુ ઊંટી જાય માય છે જુદું એમ થઈ ગયું લોકોએ લોકોને મનુષ્યમાં વિચારવાની શક્તિ માઇન્ડ શક્તિ આ જાનવરો લિમિટેડ હોય અને મનુષ્યની માઇન્ડ ની શક્તિ અનલિમિટેડ આપડા કહ્યું કે ભગવાન ના બનાવે એટલે આપણે માઇન્ડ બંધ થઈ ગયું જેમ જેમ જે કહ્યું એમ તો આ પણ પછી વિચારવાની શક્તિ આગળ વધે મેં કહ્યું ત્યાં આગળ મળ્યો કે ના મળ્યો ભગવાન બનાવે એવું બંધ થયું ગયું માય ઇક્શન માય માઇન્ડ મારી બુદ્ધિ મારું ચીજ એ પતા એક કરે આગળ દિશામાં નાખની હું ચારે જવાનું એ રસ્તો તમારે રસ્તો જાણવો છે કે તમારી જગ્યા દાદા અનુભવ એક જ્ઞાન છે કે જ્ઞાન નો અનુભવ છે ભાઈ નું કેવું છે જ્ઞાન નો અનુભવ છે કે અનુભવ છે જ્ઞાન છે જ્ઞાન નો અનુભવ છે એમ ઉના દાડે ઉનાળા દાડે મારો ગમતો હતો એ અનુભવ એને જ્ઞાનશીલ કે સામાન્ય અધ્યાત્મ ના અનુભવ તો પેલો અનુભવ થાય જ નહીત્મ અધ્યાત્મ ની આત્મા પ્રસિદ્ધિ છે આત્મા સુધી જાણ્યા પછી પ્રસિદ્ધિ બેસે પ્રતિ તો અનુભવ થાય એમ થાય ને એટલે આ બધા લોકો બહાર ગયા અમારે અનુભવ છે એ વાત આત્માની વાત નથી એ લૌકિક વાત શું કેવી લૌકિકમાં ચાલતું લોક વ્યવહારમાં ચાલે એવું શું કહ્યું હોય જે અનુભવ હોય તે કહો મને હું તમને સમજાવું કે સાચું હોય કરવા દેવાનું કઈ ના સાચું હોય કઈ દિશા પણ બને બોલો બોલો કે હોય છે બોલો મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિય બધું જે કઈ થાય છે એ બધું રિલેટિવ છે એટલું થાય પણ એથી આગળ એને જે જ્ઞાન થવું જોઈએ કે જ્યાં કેવળ જ્ઞાન છે એ જ્ઞાન નો પ્રકાશ જોઈએ છે એવું તો સમજાય છે કે આ બધું ગુથા છે ખોટું છે રિલેટિવ છે સંસાર ખારો દર જેવો છે એવું કે ખરા તો પછી મીઠો ક્યાંથી લાગે પાછો જો એક ખારો ટેસ્ટ માં આવી ગયો પછી મીઠો ના લાગો ના લાગો જોઈએ કોઈ અમુક જ્ઞાન ના ચમકારા થાય સમજણ તો તેનું નામ કેવાય આપડે જો સમજા ક્યારે કેવાય કે વર્તન માં આવે તો વર્તન માં ના આવે એ જ ના કહેવાય વગર સમજે પોપટ ને એમ કહીએ પોપ બોલે આયામ ગયા હું સમજી ગયો સમજ્યા વર્તન માં આવું હું કહું બાબાને કે ભાઈ આ જો આ સિટી જોડ્યા હતા ને એ બાંધી લઈ ગયા એટલે પેલા બાંધી લઈ ગયા તેવું પછી નઈ અડે સમજમાં આવી ગયું પણ એમને મરી જવું કડે એટલે સમજમાં આવ્યું નથી આ બધા લોકો આ ઠોકાઠો બધા સાધુ સિનિયા બધા ઠોકાઠોક કરે સમજ તો આવી એક જ વાત ની સમજણ બોલી કે વાત જાય બીજી વાતો છે ખારી પુસ્તકમાં વાંચીને આગળ ટુકડા કહી રહી એવું વાત એ ઠોકાઠોક કરતા પેલા ઠોકા કરતા એક માધી હતા એસી ને બહાર નીકળીને સંસાર ખારો દઉં જેવો દાદા ખરી વાત છે આજે હસી બધું ત્યારે છોકરો હોમો થઈ ગઈ માર્યો બીજા મીઠો લાગ્યો છોકરો બાર તમારો ગમતો નહિ સમજણ એમ કે ફરી એક આકાર જ ના થાય ઉનાળાનું શ્રીંદર તાપ અજ ના જતો હોય તો આપણે આવડો દેખાડો નાખીએ તો કુંડાળું જ પણ પહોળું થાય તો એ ખસેડી ના કહેવાય લીલ ને ખસેલી આખી લીલ કાઢી છે અનુભવ થતો હતો અનુભવ જેવો એને આ સંસારનો જ અનુભવ આ સંસાર ખોટો છે એવો અનુભવ થતો જાય એ પહેલો થતો જાય આત્માનો અનુભવ હોય શું સંસાર ખોટો છે એવો અનુભવ થતો જાય પછી ભગવાન શું છે કરે છે કોણ સેવી રીત ચાલે છે તમે કોઈ કાર્ય કરેલું ખરું આટલી ઉમર માંથી કેટલા ઉમર થઈ ઉમર કેટલી થઈ સત્યાવીસ કરેલું ઘણા કામ કર્યા શું કામ કર્યા ખબર સંસારિક કામો કર્યા કરનાર કોણ અત્યાર સુધી તો હું કરું છું એવું લાગતું કાઢી નાખો કાઢી નાખો છે તમે કહો બરાબર છે થોડું બધું સાચું હશે કે તમને પોતાને લાગે તમે કર્યા છો તમને નથી એક જૈન છે પદ્માસન વાળી સામાયિક કરતા હતા પદ્માસર ગયો સામા કરતા એમ કેમ આ સામાયિક ના કર્યું મને જવાબ આવ્યો મોડે ના બોલ્યા પણ આવું કરવા મળ્યા આ દેખાડવા મળ્યા શું હું સમજી તમે સામાયિક તમે કરી હતી અને પગને શું નામ દર્શાવ તમે કરો ને તને આહાર હોય તો કરવું તમે પગ કરતા હતા તમે કરતા હતા જો કરતા તમે કરતા ન હતા અને તમે કરો છો પગને કરવું નથી કારું હોય તો ભેગું હોય કાર્ય તમે કર્યું કેવાય નહી આરોપ છે ખોટો ગુનો થાય તમે સમજાવવામાં શું કેવા સમજણ નથી પડતી જે કામ કરો છો ને મગજ સારું હોય તેનું કામ જરૂર પડે આપડે હારી જરૂર પડે આપડે હાથ હારા હોય તો બધા ભેગા થઈને કર્યું તમે શું કર્યું મગજ ના હવે કરે કરે પોતે છે પાર્લામેન્ટરી પદ્ધતિ એ કરતા કશો ને કહ્યુંમેન્ટરીમાં જુએ ને જાણે કરતા એ કરતા થઈ જાય થઈ રહ્યું ખરા એક કામ કરેલું હોય તો લાગે છે જે ભાવનગર માં ઘર મોટું એક માણું છે રાતે આઠ દસ માસ આવે છે એટલે તું શું કહું ક્યાંથી આવ્યા છો પછી વર્ષણ પાડે એટલે તું ગયું ના ગયું ગાય ને શું કહું એ લોકો ને આઠ દસ દેખો એટલે પાછા જાય કહું શું કહું આવો વધારો બધું બોલે શું ના હોય ક્ષેત્ર અને અંદર ખાને પછી મનમાં શું થાય અત્યાર કઈ ચીમુઆ આવ્યા અત્યાર કઈ ધીમુઆ એવું થાય કે અત્યાર કઈ ધીમુઆ એવું અંદર ખાને મનમાં થાય એ બને ખરું એ પુરુષાર્થ હા તે આવો બધા વિપ્રાય છે પુરુષાર્થ શબ્દ એ હું જુદી રીતે સમજુ છું પુરુષાર્થ હું જુદી રીતે સમજુ છું મન નું કાર્ય છે પૂર્વ ના સંસ્કાર ને લીધે જે થાય છે એને એવું કે છે કે પુરુષાર્થ નથી ગણતું પણ એ પાંગળા છે એ ન હોય પુરુષાર્થ સારું બોલીએ તો સારું ફળ મળે ખરાબ બોલીએ તો ખરાબ ફળ મળે આ સ્વીકાર્ય છે પણ એને હું ખરેખર પુરુષાર્થ નથી કેતો ખરેખર તો પુરુષાર્થ ક્યારે ઉભો કે પોતે પ્રકૃતિ નિહાળે તારે ખરો પુરુષાર એ પૂછા તો નથી અમારા કૃપા ઉતરે આજ હેતુ હતો ચર્ચા કરવાનો હેતુ જ નતો આ વસ્તુ જે આપે કહી હમણાં પ્રકૃતિ નિહાળે તો એ વસ્તુ અનુભવ કરવો છે એટલા માટે જ આવ્યા એ તો કરાવડાય છે પણ તે પેલા બધી વાતો કરીએ ને તો મન ખુચી ગયું સમજણ નથી પડતી એવું માનું છું ના બરોબર એવું છે ને જ્ઞાની પુરુષ મુક્ત પુરુષ કૃપા સિવાય મુક્ત થઈ શકાય એટલે તમે મુક્ત થઈ રહ્યા છીએ એટલે તમે મુક્ત કરી આપીએ પણ તે પેલા તમારું મન જ ખૂપી ગયેલું ને તે કાઢી નાખીએ આ આમાં તો બધા દાખલા નથી પણ તમારા મન ને કાઢી આપીએ ભૂમિકા તૈયાર કરી આપી આ જ્ઞાન તમારે યાદર રહ્યું નવું આપ્યું એ બધું ગુજવાડો બના જય સચિદ બાકી પુરુષાર્થ તો ક્યારે કહેવાય પુરુષ થઈ પ્રકૃતિ ને પુરુષ બે જુદા પડી જાય અને પ્રકૃતિ ને નિહાળે એ પુરુષાર્થ શું છે પૂર્ણવતાર થતો જીવાત્માય એ જીવાત્મા છે શું કહે I without my God. What are you saying? What is your name? You have to be a member of the Lord. You are a member of the Lord. You have to be a member of the Lord. You are a member of the Lord. You are a member of the Lord. છોડાયેલા બંધનોથી તીવ્ર બંધન કેવા કરોડો અવતારના તીવ્ર બંધનથી તૂટવું બધા મુક્ત પુરુષ અને સાહેબ છોડ્યા પછી ચિંતા વરિજ કશું થાય નિરંતર સમાધિ રહે શું કહે સંસારમાં બેઠા સમાધિ રહે દવાખાનો ચાલે સમાધિ લગ્ન થાયજ્ઞાન એવું છે આ એકલું વિજ્ઞાન એવું છે કે સંસાર લડે નઈ એવું આ વિજ્ઞાન કેવું છે બીજું ત્યાગ કરી જતું રહેવું પડે શું કરવું પડે બધું સચ્ચિદાન છે કે મન કાઢી આપી પછી અમે તમને પહેરુ વ્યવસ્થા કરી હતી ભૂમિકા તૈયાર કરી દઉં આદન નથી ને ખોટું કરે નહિ કરવી નથી એવી માન્યતા છે તેનાથી આનંદ રહે કોઈ દુખ આપવું નથી પણ માનસિક સંતોષ થયો બેટા છે તરત ભાઈ દુઃખ નો શરૂઆત થઈ જાય ને કારણે આ જે સુખ ટકે એ સુખ જ નહી કાળી માની છે કોઈ પણ સંજોગમાં સુખ જાય નહી એનું નામ શું સંજોગો આપડે સુખ ના જતું રહે આ તો માની તા સુખો બધા શું પડી ગયેલા લોકો સુખ તો જયારે સ્વતંત્ર થાય ઇન્ડિપેન્ડન્ટ થાય એક્સોલ્યુટ થાય અમારા જયારે એક્સોલ્યુટ થાય ત્યારે સાચવું પડશે અને સત્યાવીસ ટેન્શન જોયું નથી નવ ટેન્શન સત્યાવીસ વર્ષ એવું સ્થિતિ જોવાય તો કામદારો ને ચિંતા મિતા થાય છે દાવો બજો કરીશ બે લાખ નો અગેલા ભગેલા ના વિનંતી છે મારી ગમશે કે ડાક્ટર મારી વાત ગમશે કે જુનાગઢ નું નાગર ચેકઅપ કરતા હતા ડોક્ટર ગવર્મેન્ટ હોસ્પિટલ દસ હવે પંદર ચેકઅપ કરવા આવે કેમ તમે આ ચેકઅપ કરો છો કે તમને જો પંદર વીસ વર્ષ વધારે જીવાડવા માટે નથી લેવા માટે નથી આ તમને એ કરવી જોઈએ અમારે દાદુ કહેવા મળ્યા કે મને ફી આપો તમે નિર્મલ કે આપડે મથા ઉપકાર તમને આપડા ફોલોઅર છે ને ચેકઅપ કરે ફોર મને હાલ બઉ હાલ શું થી માગ્યું મેં આ તમારે સિગરેટ નું મૂકો મને આપી દો એ ઘરી ડાક્ટર ને આપી મેગત નું કલ્યાણ કર્યું કે આ મુક્ત પુરુષ ને મળે ઉકા હોય નહિ ત્યાં ઉકા છે સિગરેટ હોય નઈ ત્યાં સિગરેટ છે તે તમે માગી લીધું સ્વામી સ્વામી કર્યા પછી મને હોય ને વાંધો ના પંચાવન વર્ષની ફ્રેન્ડશીપ સિગરેટ કેટલી કેટલા વર્ષની ફ્રેન્ડશીપ આવો આવો ડોક્ટર ખબર પડી ને એ ડોક્ટરે કામકાજ નાખેલો કરું મને એક ઉતર ઉભો થયો છે કે આત્મ સાક્ષાત્કાર એ કોઈ ક્રિયાત્મક વસ્તુ છે આત્મ સાક્ષાત્કાર તો એ કોઈ વસ્તુ છે તો અક્રિયાત્મક છે ક્રિયા હોતી જ નથી બધી ક્રિયા ની બહાર જાય પડે જ્યાં ક્રિયા જેવી શબ્દ જ નથી એટલે એમને એમ પ્રશ્ન થાય તમે જે કહ્યું ને કે અમે આપીએ આત્મ તો એમને એવો પ્રશ્ન વ્યવહારિક ભગવાન આખા બ્રહ્માંડ નો ભગવાન પ્રગટ થઈ ગયેલો અત્યારે જે માગે આપવા ત્યાં હું પોતે ભગવાન નહી થયો મને ત્રણસો છપ્પન ડિગ્રી છે નહીં ભગવાન પ્રગડ થાય ત્રણસો સાત ડિગ્રી જે કોઈ પણ જાતની સમાધિ નિર્વિકલ્પ સમાધિ કોઈ પણ જાતનું જે જે માગે જે આ દુનિયામાં અધ્યાત્મ ગમે તે માગે જે જે માગે તે બધું આપવા તૈયાર માગતાની સાથે વિધિન ટુ અવર્સ હું ભગવાન થયો નથી મારે ત્રણસો છપ્પન ડિગ્રી છે ને ભગવાને ત્રણસો ડિગ્રી એટલે મારે ચાર ડિગ્રી ખુલે એટલે હું દાદા ભગવાન નમસ્કાર કરું છું આમ કરીને બધાને કરવાનું કહું છું કે ભગવાન કોઈ ચીજ ના હોય ત્યાં જ્યાં વિષયની દીખના હોય સ્ત્રીઓની દીખ ના હોય લક્ષ્મીની દીખના હોય સોનાની દીખના હોય માનની દીખ હોય કીર્તિની દીખના હોય ક્યાં ભગવાન પ્રગટ થઈ જાય થઈ જાય ભિખાર ના સંસાર ના કોઈ પણ વિષય ની ભીક ના હોય ના વિષય નહી માન ની ના હોય કીર્તિ ની ના હોય કોઈ પણ ચીજ ની દીખ નથી જેને ભગવાન પોતાનું પ્રતિનિધિત્વ આપે છે શું કહેવાય પ્રતિનિધિત્વ આપી દાદા ભગવાન પ્રગટ થયા છે એ પ્રતિનિધિત્વ આપી અને મને વસ્ત થઈ ગયેલા શું થયું રસ થઈ ગયેલા છે મને એટલે મારી સુચારી તો હશે જ નહીં તો પૂર્ણ અનુમંધી પૂર્ણ મોસ્ટ આ પૂર્ણ તો આ પુલ તો આ બધા બંગલા બંધાય ગાડીઓ આવે જે લક્ષ્મી થી ગાડીઓ આવે બંગલા નોકરો મળે કાવા પીવાનું સારું મળે એ બધી લક્ષ્મી પુણ્ય કેવાય શું લખ કહેવાય ઓફ લી વાત શું હિન્દુસ્તાન દુનિયા બધા બહુ પણ એવા રેવા અહીંયા ભાત ભગવી અને પાછા ચાર પગ બેને ફર્યા કરતા હોય ચાર પગ લતી પછી ના ચાલે હું તો લી ઉપર ગયેલા છું જયારે જન્મ દિવસ કામ નીકળી ગયું કરી પણ છે તું તો સુખી બૌ થઈ ગયું જન્મદિવસ તારો જન્મ દિવસ 24 હશે અને નવેમ્બર જન્મ દિવસ મારે અઢી લાખ રૂપિયા ખર્ચી ને તમારી જન્મ ઉજવી એટલે ત્રણ સુરત ડિસ્ટ્રિક્ટમાં જવાનું સેવન્ટી નાઈન સેવન્ટી એટ અમદાવાદમાં આફેર થઈ ગઈ બધા પ્યાલા પેલા ખવડાવ હતો કાલે ખવડાવ કાલે એટલે જાણ પછી કરી લઈશ ને આપણે લઈ સબે પ્રસાદ તમારી પાસે લઈ આવ પ્રસાદ ને હા મોટો પ્રસાદ આજ પ્રસાદ એને પ્રસાદ આ લો આજે મોટા નો પ્રસાદ બહુ જે મોટ તમે મોટ થ મો કયું ને એટલે એની કિંમત કે આપ્યું કે આપવું પડે બધા નીકળો આપે એમ કે બેન પાંચે હું આ બે ને કે એક ને બેન ને પ્રસાદ આવો પ્રસાદ આપવા માંગો છે ગયો લાગે તો કરવો પડશે ચાલો બસ થઈ ગયા છે રાજી કુશીન માગે એટલે મારે તો હાથ નું મને અમદાવાદ માં દબાય પછી હાથ દાદા હાથ દબાય પ્રસાદ આપો આ તો સારું દેખાય થાય જોઈએ ચોખ્ખો પ્રસાદ ગયો જોઈએ આપડા ઘરપણ વા પ્રસાદ ટાકતા આવેલા નઈ આ ગમે નહિ ને આ તમને ગમ્યું તમે ગમ્યું છતાં એમને કમિયું આ ના ને કમી મને ગમતું હશે કઈ મને શું મારે શું દેવા દેવા મને શું ખબર પડે કે મને ઉપાધિ ઉપાધિ હાથ દીધે ઉપાધિ તમને ગમતું હશે ત્યારે હશો ના એ બહુ એ કરે જે સુખ હું પામ્યો છું એક સુખ બીજું બારે કોઈ છે મને શું ગમતું હોય એમાં એમને ગમે છે એટલા માટે આપણું ના કેવી રીતે વારે ઘડિયા તમે પ્રેમ ને અધીન છો અમે તો લવ સિવાય પ્રેમ કોણ નામ કેવાય કે જે વધઘટ થાય નામ પ્રેમ વધે રહી એને શું કેવાય અને વધઘટ થાય એ આશક્તિ તમે આશક્તિ જોયેલી ઘણા સારા માણસ એને બધી વરસાદ નથી રાખી Et là on n'a aucune na આ દુનિયામ કોઈ ચીજ એમને આનંદાયી ના હોય ચીજ આનંદાય ના હોય તમારા આત્મા જોડે લેવા દે આ ભૌતિક વાત લેવા દેવી નિશ્ચય બાળા હોય અમે નિશ્ચય ના કહે અમે શસ્ત્ર નિશ્ચય કહે કેવું તમારા ભૌતિક વાત ના નિશ્ચય અને આત્મા જોડી શસ્ત્ર ને પેટ ની કપડા પહેરે બોર્ડ મારી ભગવાન બોર્ડ મારી કરે બોર્ડ તમે જોયેલો બોર્ડ ના હોય તો બાર જતો હોય તો ગાડો પડે એ પહેલા બોલ વાનું આપ ફેદી જે કર નગે બેન વેને બીદી કે વે બે ઊંચા કરી આલું બરા ઊંચા કરી આલું મુકા જાય બસ ચાલો યોય આ બધા કરે છે એ મને ગમતું હશે માટે કોઈ ચીજ કરતા નથી તમારા માટે જ હું કરી શકું તો કામ સંપૂર્ણ થઈ ગયું શું કરે એ ચીજ આવે તમને કેમ સુખ થાય કેમ સાડા છ વાગ્યા ની સર્વિસ ચાલુ થઈ જાય અગિયાર વાગે સત્યાવી વર્ષથી એમાં બે અઢી કલાક બપોરે કલાક ફ્રી મળે બાકી ચાલુ દિવાળે રજા મળે ના હોય મને